पूछे छ तत्वती शास्त्र में भूतगल चेतन छ तत्व में बत्व में क्रियावती शक्ती तो कल... शक्ति है દરેક સ્વભાવ દરેક સ્વભાવ જુદો આત્મા નો જુદો ધર્માસ્થિ કાય નો ધર્માસ્થિ કાય નો હોય ના હોય શક્તિ હોય શક્તિઓ જે છે એ તો જુદી જુદી છે કે છે બરોબર પણ એમાં શાસ્ત્ર એમ કીધું કે બંને અંદર આ બે અંદર ક્રિયાવતી શક્તિ છે એટલે કોમન છે બે માં ક્રિયા ઉત્ માં ક્રિયાવર્તી શક્તિ બીજા ક્રિયાવર્તી શક્તિ આત્મા હોય ને ઉદ્ગલ એટલું સક્રિય છે બરફ પડતો હોય આપડે કોઈ જગ્યા જોઈએ મહાવીર જેવી મૂર્તિ થઈ ગયું હોય કોઈ જગ્યાએ બીજું કોઈ જનાવર જેવું દેખાતું હોય એ પડતો પડતો થઈ જાય આકાર ના થઈ જાય એ નથી બનતો પછી ગલન થાય ગલન થઈ જાય ક્રિયા ક્રિયાવાન શક્તિ છે એમાં આત્મા નો ભાવ થતા ની હાથે આખું ક્રિયા ક્રિયા એકદમ થઈ જાય કારણ ક્રિયાકારી શક્તિ એની ભા છે આત્મા ભાવ દેખતા ની હાથે પંદન થઈ બધું ક્રિયાવાન થઈ જાય दादा आत्मा ना भाव होती आत्मा जगाड़े थे हाँ खुदी शक्ति आगे मत आखिर मूर्ति मूर्चे थी जती બસ પડતા પડતા મૂર્તિ જેવું ઘાટ થતા નથી બધા જાત જાત ના પૂતગલ ની ભૂતગલ થાય ભૂતગલ પૂરણ થાય તારે શક્તિ પદુકલન થાય શક્તિ પુરણ કલન ની શક્તિ છે એનામાં બીજી કોઈ ના શક્તિ નથી શક્તિ ના હોત તો જગત ઉભું થત નહીં ભૂગલ શક્તિ ના હોત એ ભૂતગલ શક્તિ ના હોતા જગત જ ઉભું ના થાય આ દરેક ની શક્તિ જુદી જુદી છે તેને લઈને જગત ઉભું થયું છે તો જગત ઉભું થત જ નહીં દરેક ની જુદી જુદી લાકડું છે લાકડા માં અગ્નિ ની શક્તિ છે એવી રીતે બધા માં શક્તિઓ રહેલી છે એ પ્રમાણે એમાં આપડે ઈચ્છા થાય છે પેલા ફોટા પાડનાર ફોટો લેવો છે એની બધી ખુદગલી શક્તિ આઠ માં ફોટામાં એ બધું ભૂદગલિત છે આ ઇલેક્ટ્રિસિટી આ બધું કુદર શક્તિ છે ને બધું બધું ઉગાડું ભૂજલ છે એ બધું ઉગાડું પુજ્જલક છે બધું આ જગત માં બધું તરીકે ભૂજલક છે ભૂજલ છે એવા દેખાય નહીં હા આખે દેખાય છે ને કોને અંબાખે દેખાય એ સ્પર્શ ના થાય છે અને આકાશે ઇન્દ્રિય ગમ્ય નથી હા એટલું જ ઇન્દ્રિય ગમ્ય નથી ઇન્દ્રિય ગમે છે બધું જ ભૂત ગર્મા ચેતન પણ ઇન્દ્રિય ગમે નથી ને ચેતન પણ હે એ પણ ઇન્દ્રિય ગમે નથી એ અતિય ગમ્ય હોત તો ભગવાન ના ચાલે બુદ્ધિ નું ના ચાલે કોઈ નું ના ચાલે ત્યારે એ ભગવાન દેખાય એ સીધ કે છે ને તમારા હૃદય ભર બેઠો પણ આડી ત્રાટી તો કપટકી તાશે નહીં કે છે આડી ત્રાટી કપટકી હોય ખરી લોકો ને ભ્રાંતિ માં મૂર્ખિત હોય ના કપાટ જ છે બધું હું વિરચન બોલીએ ને તે જ કપાટ છે કપટ તમારી જાત ને સુખાયું નામ કર્યું કપાટ જ બધું ક્રિયાવાન એક જ સ્વભાવ નો કરતા પોતાના સ્વભાવ નો કરતા છે એવું કે છે ને એ તો બધા દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ નો છે શું કહ્યું દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ નો છે પણ આ તો એમ પૂછે છે કે જ્યાં ચેતન નથી ત્યાં આગળ પછી પૂતગલ ની ક્રિયા જણાતી નથી એમ કેમ આપડે એક મોટર ચલાવીએ તો માણસ જઈએ ચલાવવામાં ચેતન નથી ત્યાં પૂદગલ ની ક્રિયા ચાલુ કરી આપડે એક લાકડું કર્યું હોય ને સડ્યા જ કરે દરેક વસ્તુ એની ક્રિયામાં જ હોય એ ચેતન હોય તો ક્રિયાવાન ના ચેતન હોય તો ક્રિયાવાન સ્વભાવ થી ક્રિયાવાન છે આ જગત આખું અકરી બને લીધે બોલે સક્રિય છે તમારું માત્ર આવેલો અક્રિય છે એવું એ પણ વાંચવામાં આપડે તો ઉડતું આ તો કહી જાય ને બગલ માં તો એથી મેં પુસ્તક વાંચવાનું ના કર્યું એક જરાક કહી ગયું કે કઈ નું કઈ સળોવેલ દેબર કારણ કે વાત સાચી નથી કરેક્ટ વાત નથી તમે મને પૂછો તો उकेल तो उके तो तो आत्माने क्रियावा दर वक्त आत्मा क्रियावाज हो जुदू कहते भ्रांति उदी थाय कहवा मगे थे समझ नहीं पड़े स्वभाव स्वाभाविक आत्मा के शरीर मैं स्वाभाविक जरा विभावित અત્યારે જયારે ફળતા હોય એના વિભાવિક સ્વાની શક્તિ જ નથી તે રૂપ થી રૂપ ફેરફાર થાય એવું છે જ નહીં જે મેં જોયો છે સ્વાભાવિક ક્રિયા તો ઉદગાળ આ છે તે ધર્માસ્તિકા એ સ્વાભાવિક ક્રિયા અધર્માસ્તિકા એ સ્વભાવ આકાશ એ સ્વાભાવિક ક્રિયા માં હોય દરેક સ્વભાવ હોય ક્રાંતિ ના કહેવાય આ છ તત્વ એક જ તત્વ એવું છે સક્રિય સક્રિયતા ને લીધે તો કાર ના ઓળખા કારણ સક્રિય છે અને અડતાલીસ મિનિટ ના આધારે એ પણ આ બધું કાર એને કાર ના જૂનું થઈ રહ્યું છે બધું અને પછી ઉત્સર્જન થાય છે ને વિસર્જન થાય સર્જન થાય હું શું ગયા માં સમજાય છે કે એવું પડે છે તો બધી બધી નહી કરાવ્યું કોને આ કર્યા પછી કોને આપેલી આપી કોણ ગુનેગાર ઓછો ત્યાં કર્યું તે કોણ વધારે ગુનેગાર કરાવદાર આવા ઇતરાગો મત માં બધા પકડી જાય કોઈ દાડું કોઈ રહેવહાર આપવા ને નિશ્ચય પગાવી દીધો શું થયું છે એને નિશ્ચય મૂળ આ જે એના જે ગુણ સ્વભાવ છે ને તે મૂળ સ્વભાવ જ ગણાય મૂળ કયા કયા ગુણ છે એને જ ગુણ ત્યાગ કરે તો એટલે આ બધી ભૂલ ચોડી ભૂલ ચાલુ આવી છે તેવી ભૂલ થઈ છે આખું ડલઈ દખલાઈ ગયું બધું કે તોડવા સારું ફક્ત કુંકુંદાચાર્ય લખ્યું બધી આખી ભૂલ તોડી છે તબી માં જાય ને આત્મા તો પણ નિશ્ચય સ્વાભાવિક સ્વાભાવિક રીતે આ કરતા છે એવું આ પૂર્ગ છે વ્યવહાર થી કરતા છે ને થી કરતા છે શું છે થી કરતા છે વ્યવહાર થી કરતા છે ને નિશ્ચય થી કરતા છે અહીં રસોઈ બનાવે છે ને કે ભાઈ મરચાનો વઘાર કરે એમની ઈચ્છા ના હોય કે આ બધા નો મુદ્રા પણ વધારો જેવું થઈ જાય એ પોતે પક થાય કે આ મેં ક્યાં કર્યું ભર્યું આ બધા રુદ્ર કરે ખવડાય ખવડાય ખવડાય દમકાળીને કેટલાક નો હાર પેલું કઈ નાખે એટલા ભૂતગળે સ્વભાવ થી કરતા છે ને વગર કરતા છે નિશ્ચય થી કરતા છે આ બધા છ તત્વો કરતા જ એકલું જ છે ડખો ના હોત ને તો કેટલાય જણ મોક્ષ થાય ને તે કશું ભરેલું નથી કારણ કે એવા ભ્રાંતિ જ ગઈ નઈ તો શું વ્યવહાર નીચે તમે કહ્યું વ્યવહાર નીચે ના ભ્વેજ બંધ જ નથી ને વ્યવહાર બોલે ખરા પણ એનું ધ્વેદ ની ખબર નથી એને વ્યવહાર કેવા નીચે અહંકાર ની કામ નથી ત્યાંથી સીડી ક્યાં આગળ તે જ ખબર ના પડે અહી પ્રગત્યા કરવાની સીડી ક્યાં ખબર પડે નઈ સીધી બધું અટક્યું છે બધું આખું અટક્યું છે બધું જ ગયું છે ત્યાં જ દાદા ભગવાન ની કૃપા ઉતરે બરોબર કૃપા ઉતરે તો કામ થાય ને બધા જે જ્ઞાન લે બધા ઉપર કૃપા ઉતરે ને દાદા હા બધા પાત્ર પ્રમાણે બરોબર રિસિવિંગ સ્ટેશન જેવું હોય એવું એનું થાય બરોબર વ્યવસ્થિત એ કરતા પદ માંથી નીકળે તો જ વ્યવસ્થિત સંભાળ ક્રિયાકારી જ્ઞાન છે કેવું છે ક્રિયાકારી જ્ઞાન તમારે કશું ના કરવું પડે જ્ઞાન જ કામ કર્યા તમારે જાતે કરવું પડે જનતા કશું